દેખાય છે નહી તો એન્જિન ચાલુ છે પેલા અમુ કરનાર ને હમ કરતા આવડે પણ કેમ ટાઈમિંગ કેતા હતા ગાડીમ શું કરું શું કહ્યું કે એને ક્લસમાં ક્લિયર ઘેર બદલાય બદલા એકાવન એટલે એકાવન વર્ષે એકાવન વર્ષ અહીથી આપડે ઉસક્યું ઓગણ પચાસ ઓછા કરો ચાલશે તમારે ગભરાવા નહી કેનાર ને એકાવન ટકા પ્રયત્ન કરવાનો બાકીના ઓગન પચાસ ટકા નેચર નેચર થી હિંમત એકાવન ટકા કરો જો નાસ્તો બીજી લીધી બાકી આપડે ક્યાં બિઝનેસ બિઝનેસ માટે લોકો કેમ કલ્યાણ થાય છે આપડે હા એવો જોને પાબ એવા કે પારણી છે એમ કે કે મારા काबू માં રે એવા ધણી જોડે મારે ના પાવે હા આ બોલે છે બીજી દઈ આવ કોઈ મારા હા કરી આપ લુનો આમે કુતારે સુકાઈને કરી આપો તો આનો વાય આઈ ડોન્ટ આઈ ડોન્ટ વોનટ ટુ પપ ઇટ ટુ પ્લેરાઉન્ડ તો કે આ ઘન પાછળ હિંમત મારી કૃપા અમારી તારે તો ઈચ્છા ભાવના મજબૂત નિશ્ચયતા નિશ્ચય મારે બેરેન્સ સીટ નઈ જોવાનું તમારે પોતે બધ રૂપિયા હોય કે મારે લેવા દેવાનું મારે ત્યાં હાથમાં ગયો છે એટલું જોવાનું એટલે ઢોળવર હોય તો મારી ધ્યાન હોય હિન્દુસ્તાન નો માણસ થાય એના માસ ખાય તેનો હતો નઈ હિન્દુસ્તાન નો માણસ થાય શું થયું જે દેશમાં ઘણાકાર શાકાહારી છે ખાસ પાકું નથી કશું વાતો આ ભૂમિ કચ્છ પાણી લાયા બીજું લાયા નામ બધા કઈ પુણ્ય જાગે નહીં તો કશું પાક પછી કાપી થઈ જાય મને કાપીન ખાસ થાય છે મારી મારી પાસે શું રહે પછી ના આપડે કઈ નખાય આપડે નથી જોયું કશું એવું નહીં કરવાનું દુર્ગુણો ને અરે શું નામ તમારું દાદા હવે એ દુગણો શારદા ના રહ્યા હતા મેં જુદા થઈ ગયો મેં જુદા નહીં તમે સુધાર્થમાં તમારું રિલેટિવ સ્વરૂપ છે અને આ ડ્રામેટિક આપણને જે મજો તેથી કઈ તે રૂપ થઈ ગયા નથી આપણે એ ડ્રામેટિક એ જ છે હવે શું કરવાનું તમે જ્ઞાતા ગ્થા થયા શું જોવાનું રિલેટીવ શું કરી રહ્યું છે એ જોવાનું આવે સારું ખોટું ભગવાન છે નહીં આ બધું લોકમાં છે અને તે મુસ્લિમો કલાક આપતી એ હારી ગણાતી ને આપડા ખરાબ ગણાતી હોય શું કયું તો સારું ખોટું આ લોક આ લોકો વિભાજન કરેલું છે સમજણ ભગવાન સારું ખોટું ભગવાન જયારે કોઈ ચોર હોય તે ભગવાન હેલ્પ કરે છે અને સૌ કાય એ ભગવાનને હેલ્પ કરે છે શું ભગવાન જાતે આવવું પડે ખરા પૈસા તમારે કાપવા મારે જાતે ભગવાન જાતે આવવું પડે છે ભગવાન મિલો પીલો શેર કાપ્યા લાગે એટલે ગટોળોની જરૂર છે અને પાણી આપવાની જરૂર છે શું કર્યું ગટોળો કાઢી નાખે કે આ ચોર લૂચતા એ બધી છે શું સિને આપણે નાગમ તો બકરા કાપતા મોક્ષ કાપતા નાગમ ફિલ્મ કાપી નાખે એ લોકો આપડે શું આપડે શું હવે ફિલ્મ બધી ફિલ્મ કાપીને ખાઈ કાઢી ને ખાઈ તો આપડે જોઈએ કે બંધ જાય ગમે તમે બંધ કરો આવું થોડું જે આવે જોયા કરો આસપાસ જોયા કરો જવાબદારી મારી મારા કયા પ્રમાણે ચાલુ જવાબદારી ઘણી મારી ખરાબ આવ્યો ખરાબ જુઓ તમારા હિસાબમાં ભગવાન શું છે ભરેલો છે એટલો જ નિકટ છે જેટલી ફિલ્મ હેટે એટલી જ ચાલશે પછી બીજી કઈ નવી કીધું કરાઈ નથી કારણ કે આવક બંધ થઈ ગયું અને જૂનું ડિસ્ચાર્જ પૂરું થયો એકદમ કાંઈ નાખીએ તો પછી જુઓ છું દરેક ના જીવનમાં આત્મા ને કઈ જોવાનું તો જોઈએ દરેક ના જીવનમાં આત્મા ને કઈક ને જોવા તો જોઈએ પોતાના સ્વભાવ છે જાણવાનો એનો સ્વભાવ બીજો સ્વભાવ નથી એનો પરમાન મરે બીજું છે આ ધનાત્મ તત્વ એનો ક્રિયા કરવાનો સ્વભાવ છે ક્રિયા કર્યા વગર રે ને આત્મા ક્રિયા કરવાનો ગુણ જ નથી ક્રિયા કરે એટલે ક્રિયા કરતી ખોટું નીકળે તો આપડે કેવું કે શાયદા પ્રતિબંધ કરો શું કહું નથી કહેવાનું કોકનું દુઃખ ના થાય એવું નીકળે સારું હા નીકળી જાય સારું વધારે સારું એટલે અમે વધારે સુધે એવું કરીએ તમે નહીં આ વિજ્ઞાન તમને સમજાય ને સાંજે તમે પેલા જોડે પેલા વિજ્ઞાન હિસાબ ગોઠવો પેલું વિજ્ઞાન શું કે ખરાબ લોકો ખરાબ બંધ કરે અને સારું તો ખરાબ અને સારું એ શું છે અહંકારી વાત છે શું છે અહંકારી વાત છે આપડે સારું નું ખોટું દેવું આપડે છે અહંકાર તો આપડે ઉડાડી ગયો સારું કરશો તો પોલી બંધાય છે ખોટું કરશો તો પાપ બંધાય છે આપડે પોલ પાપ નથી ઉડાડી રહ્યા છે આપડે ભ્રાંતિ સેવ ગઈ કોઈને દુઃખ થાય સાસુ દુઃખ થાય તો પ્રતિકો કરવો દુઃખ ના થાય એટલે કે મન મન મનમાં સાસુ બધા ખરા વિચાર આવે સાસુ દુઃખ થાય એવું વાણી જાય એટલે પ્રતિકોધ દાદા કરો ચાલે નીકળે દાદા ભગવાન ને સાક્ષી પ્રતિકોણ આવે છે નહી જે તથમાં આયા હતા એ બધા માણસો ને જેમ ખુડા જેમ આગળનું વધારે ખોંડા વસ્તુ જાય તેમ કોઈ જીવને ખોડો નહિ પ્રતિક બધા પ્રતિકો ને લઈને ભેગા થયેલા દોષો આપડે એવા ગયા શરીર હાર ઉલટું વધુ વધે છે વખત સારો આવી રહ્યો સારો કુવા કુવાનું ભલે જરૂર છે આડા ચાર થી બે અરી કલાક રજા અગિયાર પછી ચાલુ રજા એક દાબાઈ હોય તો મને ખાત લાગેલો લાગે દેખાતો ફ્રેસ દેખાડું આ દિધ થઈ જાય ત્રણ ભાઈ બહુ એ થાય તો દાદા મારો માથે થઈ ગઈ બેન પૂછે છે આડુ ઓડું કરતા હોય હા તો આપડે એમને ટોકીએ કે ના ટોકીએ ટોકીએ આપણે એમની ભૂલ એવી દેખાડી કે એ લોકો ઉપકાર માને કેવું બહુ સારું છે નહિ આમાં છોકરા ને ભૂલે દેખાડ્યું છે તારે છોકરા કહે છે ઉપકાર માની સવારો દાદા બઉ સારું પણ તમે તો એની ભૂલ જ્વા એને દેખાડો કેમ ત્યાં લોકો નાખ્યું નથી ગણતો ભૂલ કોને કેવાય જેની વેક્સિનેશન માં એમને ખબર ના એ ના પણ કેવું જોઈએ બાબા કઈ સુધી આવ્યું હું લોકોને શેખાયું છું તો નાસ્તા નો વ્યવસ્થા આગળ કરેલી છે બધી એ કયું બધું પછી માણસો છોકરાઓ છે ભણેલા હોય રસ્તે ઓછા ચડે કલ્ચર હોય છે એવું તો બોલાવી નઈ કે આ સારું છે સારું તો ભણે છે તે સારું શું કહે કોક કોક બગડેલું ખાઈમાં ભણેલામાં પેલા વધારે બગડેલો સામાન લઈને આવેલો હું નીકળેલો આ ટોળાઓમાંથી હું નીકળેલો માલ લઈને આવ્યો ને જબરદસ્ત માલ આઈ ક્લાસમાં મને પોતાના લાગે માળા એક જય ને વૈષ્ણવ બધા ભેગા કર્યા ને પારથી હું એક પાર્થિવ પગાર એક પૈસાની જરૂર નથી આપતો વાણી સપાઈ રૂપિયા છવ્વીસ હજાર રૂપિયા ખર્ચે આઠમી આપતો વાણી એની હતી એટલે આ પણ આપડે કઈ હેલ્પ કરે બધાને કબૂલ કરવી જ પડે નાચાડે પણ જગત નો સ્વભાવ શું છે સત કે ઉભું થયું કોઈ જગ્યાએ પોતા ખાડી ફોડ નીવડાય અંધારું થવા દે તો અંધારું બધું આપડે તો બચે પણ છે પણ મેં કહ્યું બુક ના પાડું ગાડું નાખે છે ગોળીઓ છોડશે આ કુઘાડું પાડે છે જેટલી છોડે મારી નાસ્તે બીજા શું કરાય ઘણો માલ છે પણ બધું બંધ ધંધો જ મારી ને સંપત્તિ પડે કાગળ સંપતિ કાગળ સંપતિ ગોળીબાર કરીશું અંત દાદા ને ગોળીબાર કરીશું કે આવે છે કઈ કઈ જાત આપડા બાપ ની ન બાપ ની શું કર્યું કરવું શું કરારી ગોધીજી ને ગોળી છોડી પણ જવાબદારી દેવા નહીં પણ તો તારે તારું પડી જવું પડે જેવું પણ અજવાર ના થવા દે કોઈ નહી તો જૈનો ભેગા થાય વૈષ્ણવ ભેગા થાય શિવ ધરવી ભેગા થાય બધા ધર્મ વાળા ભેગા થાય એવું બને જ નહીં ને આપણે છેટે તાર અહી બે ના બે તને શું લાગે છે આપણે છેટે આવ્યો દાદા સારું આવ્યો છે અહી રહ્યું છે તને કેવું લાગે છે બાકી છે એ તો વીતી જ હોય તને ખબર પડે આપડા ઘણા માણસ શું કે છે તારે ખબર પડશે એની વીતી ના હોય એને શું ખબર કે દાહ દુખે છે આ વીત્યા હોય કે લોકો મારી ના મૂકી લે અહિયાં કે અમે મારું ત્યાર પછી <laughs> <laughs> <laughs> <laughs> મળ્યા ત્યાર પછી હિન્દુસ્તાન ઇન્ડિયન ઊંચી જ્ઞાતિ સંસ્કાર ઊંચ્યા જન્મ મૂડી કેવી ઊંચી એ દૂર ધર્મ વાત લગ્ન મોડવાનું લગન માંથી ગોરાણી બોલાવડે તારી ભાઈ ને રૂપિયા લે પાછી ભાઈ બીજી શું બોલે ગયા મારી રીત બધી બાજો ધ્યાન રાખશું શું ચાલીશ ભણવું હોય ત્યારે એ બાજુ ગયેલો હોય ને બધું આવડે તમે બધી કરી હતી ખાવાનું આ કરી હતી તાર બેનો કોઈ બાકી છે કે જયારે કકા થાય એટલું જ મેન વધુ ઘેર છે પછી લાબા કર્યા મોટા કર્યા કેટલા સુધી કરી આટલા બધી કરીશ તકે લો દે આટલા આટલા જ રાખીશું શું ફાયદો થાય આને મને ગમે છે કે તારા બતાય શાઉ આ ઓય ના કર્યું ચુપલા દે પછી લાલ કર્યું ઓમાય બધે જ ભર્યો ઓમા રોજ દે માણુ બધા મગા ચમચા થી જગ્ના બધું નઈ જોગ્ન વાળા જ આવું કરે કે એટલે આ કાપીને પછી મેં ત્યાંથી કાપાય ને ખાને કેવું લાડે ત્યારે પછી બાર મહિના પછી કાપી ત્યારે કાપવા જ કાશે ને તો માલ દબાણ ને તને લાગે કે આ ખોટું થાય ફાયદાકારક નથી તો કાપી દે તો લાગે છે એવું કે ચાલુ ભાઈ પરમાણુ ખરાબ જાય સાયન્ટિફિક વૈજ્ઞાનિક રસ્તો તને એવું સમજાયું જે ફાયદો છે એને તો નુકસાન વધારે છે ફાયદામાં કઈ પૈસા આવતા નથી રાત્રે મને પછી દેખાય કરવા દેખાય દાદા બૌ આશીર્વાદ આપશું હા તો પરમાણુ આ પરમાણુની અસરો રહેતી તું ના માનું એવું પરમાણુ હવે છે ને જે ક્વાથી અને એનાથી ખાતા હોય તો વાંધો નથી એવું ડાક્ટરે મને કહ્યું બધું મારાથી હું તો ક્વાટો મારી પાસે હોતો નથી કહ્યું રોટલીમાં જાતે જ કાપીશ ના કર સાચી વાત લખી એટલે મેં જ કાપી નાખ્યા તેને દાડે તમે કાપી આપ્યા તારે શું કરવું બુદ્ધિપૂર્વક ચાલો હવે કરો રાખતી હું તો અસલ સારી વાત ડીઝી લાઈન માં ગયા તા નહિ તો બધું આખું ટોળું એમને ઉભું આગળ જઈને ક્યાં ને ક્યાં સેકન્ડ હરી કરીને સેકન્ડ કરીને પણ આગળ મારો મને આવી ખટપટ કરતા નથી આવતી આ ખટપટ જોયું તો મને આ બુદ્ધિ નો સદઉપયોગ પેલા ને દુઃખ થતું હમણાં નુકસાન કરતા નથી અને ગાળું ચાલે આવડે તે આવડે તમા આ છોકરીઓ ઇન્ડિયા ને આપડી છોકરીઓ ને છોકરા ને સુધારવા છે આવું નામ છે દરેક બહેનો દાદાની વાત માં ના તૈયાર હિત નું કેવું આગ્રહ પૂર્વક છે એ પૂછે વાંધો દેખાડો તો અમે તૈયાર વાંધો આપડે ના દેખાડો જોઈએ વાંધો ના દેખાડો પડે હવે કેટલીક છોકરીઓ શું કે છે દાદા તમે કહો એટલે મારો વાંધો જોવાની જરૂર નથી તમે કહો એટલે હાથમાં દેખાય નખ મને એમ થયું કે દસ વર્ષથી જેને મમતા હતી કે મારા કેવા સરસે એક મિનિટ મમતા ઉડી ગઈ કેવી કે હમ <a> કે छोड़े नहीं है पकड़े छोड़े तो छोड़ा है तो फिर फरी, फरी ग्रहण नहीं करे छोड़ता है वही वरी ने अपने लोग शु करे एन क्यों हमारे એટલે શું થાય એ તો ફિઝિકલ છે વસ્તુ એ તો ફટાકડા ફૂટશે તોડી રાખશે અને તું ચેતન તારા ભરાય ને મને તો ફિઝિકલ છે શું ફિઝિકલ તને લડીએ તો ચાલે આ ફટાકડા જોડે તું શું ફૂટવાનું શું જોઈ લે જોઉં છું તને ચાલે ખરું એને કળા કામ લઈ લેવા તો લોકો મંદસો અરુભાઈ કે છે કે કોઈનો પણ અહમ ડુબાયા વગર એને કોઈ વાત કેવી એ તો બહુ અઘરી છે તે કહીએ નહીં આ છોકરા અરે નક કપાયે ના કહીએ બઉ અઘરી છે ઘણી અઘરી વાત દબાણ ના ચાલે દબાણ થી કોઈ કામ થાય દબાણ થી કામ થાય નહી દબાણ થી કામ ના થાય તમારી પણ સુધરી જાય બધું રાગે પડી જાય બધું ઇન્ડિયામાં બહુ રાગે પડી ગયું ઘણું રાગે પડી ગયું એટલે લોકો જાણે ઘડો મોક્ષનો માર્ગમાં રહ્યો સો પણ સુધર્યો બધું હોમ કરી રહ્યા અને પાછળ ધંધો પાથો પડી ગયો તો એ રીતે કરી બે મળ્યા ને તમારે મળ્યા તમારું છે એક હોય બે હોય બીજી આ પછી અઢારવાડી કોણ કરે દેખાય એવી રીતે જયારે અમાસી મચીને કઈ મન બગડે નઈ તો આ મચીને દાદા દેખાય બધું આપે તો તું આ દબાવું ને તો મને વાગે ઘણી જગ્યાએ છોકરી લાગે છે બોલાય કેમ કર્યું મને વાપતું હોય કેમ કર્યું મારે બોલાય મારે સહન કરવું પડે ના હોય તો આપડે કાંઈ નાખ કાલે કઈ નાખી પાણી બીજું દાભા જ શંકા દે એનાથી કહીએ સારું સંતોષી આવતા હોય છે બધા લોકો ઘણી વાર દુઃખ દુઃખ નું નિવારણ રાખતા હોય છે દાદામાં તફાવત એટલે કઈ કે ઘણી વાર લોકોને ઇન્ટરેસ્ટ વ્યવહારની વસ્તુ પણ મદદ થાય ચાલ જવું છે કે કોણ જોડે આવે છે અમારે રિયા માં ઓછું થાય તર કુ મન થતું કુ દાદા પણ બધું પૂછાય દાદા પણ નહિ ચાલુ નાખવા જેવું ના લખી નાખો તો ચાલ વોલતા નાખો લખી નાખો પણ કે છે કે કેટલાક એવા છે તો બહુ ગુનાઓ કરતા હોય ખરાબ હોય કેટલાક સારા હોય તો કે એમની લેવલ જુદી ઊંચી નીચી હોય મનુષ્યો પણ બધા એક સરખા હોતા નથી બધાનું દરેક જુદી કારણ છું દરેક બાબતમાં સરખું હોય છે પણ સ્પેસ બાબત માં સરખું હોય સ્પેસ જુદી હોય ને તારી આ સ્પેસ છે તો બીજું બે છે કે અને જુદી સ્પેસ ને લઈને બધું જુદું જુદું છે